લંતરે આવી ટીકા તો ધનકાંકની ટી ડોક્ટર એમ ને હા હા ધનકાંક કા સહી તમને હા હા સંકેત કેના હા હા છે સંકેત બારણ અને તર નિરોધ નિરોધની વાતો કરી દરેક yeah જોવે e <repeans dignei> <repeans in ecology principes nime> જંદગી નથી <m Metallized> કે આનું નામ જીજ્ઞાન ક્યારે એના વિજ્ઞાન સંપૂર્ણ સિદ્ધાંત જ્ઞાન માં તો બોરો આવું લાગી ગયો બુધિ સા હિન્દુસ્તાન માં મોટા મોટા માણસ હોય પણ સચિવ થઈ રહ્યા કેવી રીતે કાળે એમને મોટા થાય બી બધા હોય ઘોડાકારી હોય દુકાન સારી ન્યાય હોય નીતિ હોય બધું હોય ખેતી કરો એટલે વધુ ને પૂછાય એટલે આપડે પૂછીએ આ ખાલી કુડે અને આ જો ને અથડી ગૌતમ સ્વામી મારીને પૂછે આ દેહ માં ભીજ છે ખરો આથી પચીસો ઉપર આટલું બધું એમને પણ જ સરસ નઈ ગયો જયારે અમે ને કામ આવી રહ્યા છે પછી તમારે પોતે ગયા એ લાઈક આંક આતે જ છે ને તો બધા આંક તો જાયરી પણ હરાવા માટે કઈ ના આપું હમ આ એનો નામ હુરે છે એટલે એ નિયમ યદો નામ કરે છે માટે આપણે રાય દે પર એ છો ગણ બરું થઈ જાય જેતા હર ગયા પર ત્યાં દેતા ની હાથે આયોગતમ ઈ દેવી હમ એક એવી હતી પછી તેના બે પ્રશ્નો જે પૂછ્યા તો પેલા જવાબ આપ્યા બધું જ્ઞાન સમજાય પછી સીખર થયા પછી એમના લાયા તમને અને ગૌતમ કરી પ્રશ્ન પૂછ્યો ભગવાન આ પાંચ દાંત જીવ ઉત્પન્ન થાય ધ્યાન મરે છે જીવ કાયમ છે એવું કહી શું તેના કાર્ય પહેલા એવું હતું એવું નઈ પણ <Tab>, કે <ra graphs> તેલ નાખી નાખી પાણી નાખી થાય તો હેંડી થાય માર દેવને એ તો પર બરાબર અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે એમાંથી એક દાડો પ્રકાશ એ છે કે સવાર સાઇડર થી બક્તાર રાખે જે ગાલવી થઈ છે ચેતન નહી જીવ કે પ્રશ્ન બતાવો જરૂરી જશે કેમ કેવાય આપડે ત્યાં બસ માં ભીડ નહી ગાડી માં ભી નહી બાકી પછી ચોખ્ખું ઘાયલ ગયું બે હાજર પાંચ માં ભર નું કેન્દ્ર થઈ ગયું હશે હિન્દુસ્તાન નથી લાગ્યું કેમ કેટલી બધી સરહદ નીકળે આ નીકળી સર આવું તમે મળ્યા લોકોને ક્યારે ચાર પ્રશ્ન પૂછ્યું તું તારા બાપા એ ચાર પછી બે પ્રશ્ન પૂછે છુટાવ ના બેસવાસીટી <LES> <chiazya> બાવું છે પચાસ છે આપડે પચાસ થી પ્રશ્ન સમાધાન થયું તો આવજો શું પણ સમાધાન કોને જરૂર છે કે જે સમસતો હોય તેને શું તમે જેવા મારા જવાબ આપશે એટલે આપડે તો આપણું માથી જો રાખ દ અરે તે ડાયમંડ નું આ આ હું એક જમસ્માં આવું હા ભાઈ કરો કોઈક મારવાનું હતો ઓરે ઓરે ઓરે કે તને અંદર દીવાલ ની પાછળ આય કે તે કરો આ सुधी जाता होते મોડા પડી જ માણસ નો વિચાર કરે એટલે આ વિષય શું મોડા થાય પડી છે એટલે આકર્ષણ ચાલી રહે આમ તો ત્યાં પડી રે ઉપાસ આ બધું કે ધંધા નહી આપવું બધું ખરાબ થઈ ગયું આ સ્થિતિ ઇન્જનેસ આવ્યો ને તમે નહીં અત્યારે નક્કી કર્યો કે હવે આ હોઉટે હોવતા લાગતા નથી બંધ કરી છે આ તો પછી બહુ જયારે વિચારો આવી જાય કે તમારી પાસે આવું આપણે કહ્યું છે એમ બચી નાખો ને મને પણ અહિયાં જવાનું છે ને જા ખરીદી આવ્યો તારે આપડે મૂકી નાખો લાલ જ નક્કી કરીને આલે છે તો આલે એવા ભાવ અને મારા જે તમારા મૂકેલા હોય પાંચ હાજર કે પચાસ હાજર કે પાંચ હજાર મારા સ્વાન હાલત હોય આલુસી પૂછો ગઈકાલે પૂછ્યું હોય બીજા જરૂર પૈસા પેલા પૂજા નઈ પૂછે નઈ ને ના એટલે કાલે પૂછ્યું ના હોય ને કેટલું દુખી જાય ના ભાઈ મન શું કઉી અને લાગે મારે જરૂર ના ધક્કા શું નાખો મારે આવે કે ચાલે રાખો ને બોલો બધા કલાક કર કેટલા રૂપિયા જોઈએ નહીં કલાક પછી કોઈ સગર વાળા પછી હાલો તારે છે નીચે રાખે ચોખી જગ્યા પછી એના ગમે ગમે પડી બદલાતા બદલા ગુજરાત મળે ચડતા જ્યાન બાદ છે આમ થાય વસ્તુ અને આ તો સાયન્ટિફિક પૂર્વ નિશ્ચિત છે એમ કે છે અથવા તો પૂર્વ નિશ્ચિત છે એમ કેવામાં આવે છે ક્રમિક છે અથવા તો પૂર્વ છે એમ કે સાચું છે એ સાચું છે એ સાચું છે આમ હવાયું ગરીબાની રસી ને કરતું જ જાય આત્મા છે તો ગરીબ નથી આત્મા નીકળી ગયો તો સડ્યા પણ એ નિશ્ચિત પહેલાથી કોઈ નિશ્ચિત નથી હોતું નિશ્ચિત થાય દ્રવ્ય <coughs> <coughs> આ ક્રમથી ઉપલો વ્યવસ્થિત થયું એનો સમય નિશ્ચિત હોય છે જે વ્યવસ્થિત થયું એનો સમય નિશ્ચિત હોય છે નિશ્ચિત એટલે પૂર્વ નિશ્ચિત પૂર્વ નિશ્ચિત છે જે વસ્તુ દસ વાગે થવાની છે એવું વિવિધ હોય આત્માના સ્વભાવી વાતો ભૂગ કરો આત્માના સ્વભાવમાં નિશ્ચિત ન હોય આત્માની જે પર્યાયો હોય પોતાની પર્યાય એ આ રીતે નિશ્ચિત ન હોય ભૂદ સ્વતંત્ર વસ્તુ છે પર્યાવરણ તે રાતો દરેક આ નોર્મલ કન્ડિશન માં હોય છે હા કremmoબદ્ધ બ્રમબદ્ધ પર્યાય તો નોર્મલ કન્ડિશન હોય તો જ થાય આપણે નોર્મલ કન્ડિશન હોય તો કremmoબદ્ધ પર્યાય થાય કાકે એબનોર્મલ કન્ડિશન આવી જાય એવું હે ને એવું દેવ કુલ પર હોય ને એ તો મત કે એવું થાય ને નવા લાગે તો એ રીતે હા ના પણ मारो आत्मा ना पहला ने, संकीत ये बराबर जे। पर ने, तो जे। संकीत ने ने लगे वर्गे भूतगल न परमाणु પૂર્વ નિશ્ચિત કરી ઉદય આમાં ઉદય માં હવે આ થી વધારે નવું બનશે નહીં બરોબર ડિઝાઇન નવી બનશે નઈ એવું વ્યવસ્થિત નિયમ ની આવી જાય બરોબર નહી જ્યાં સુધી અનુસાર છે ત્યાં સુધી રહે અહંકાર એમ ના ગયા એક હું તું કે એક હા ના કહી એક હું करना थे। थे दे पर कर, करी, तो तो कर सके आवरत आरोप फेरफार न कर सके એક ફેક્ટર અવલંબિત થઈ એક જ વસ્તુ ઉપર અવલંબિત થઈ થયા પરિણામો બધા બંને પરિણામો ચોખ્ખા થાય પરિણામ તો હોય છે આત્મા ના પરિણામ તો સરખા હોય પર્યાય ના આધારે લઈ ગયા એવું બને પર્યાય કેમ થશે હોય તો ક્રમબલ પર્યાય થશે ત્યારે થશે ત્યારે તમને આવે પણ આવતા ભાવ માં ક્રમ બધા જવાના પેલા બઉ ધારણ કરી શકતો હોય દિગ્રાંત ના થતો હોય એક દૂર થાય ༱ઙ૓ ༱ણ઺ ๨સા�ભ ຮીભી સઇભ ઔહષઝ શતા�ં મછા� કસિર શહલઁલ ઽ� મા� કશા� કરખલ કા� પરྏ ના� ઙ઴ད કા� ખળઆ � એમનું વાતાવરણ અમદાવાદ બધા આ દ્રષ્ટિ હવે કોણ કર્યા સંસારી દ્રષ્ટિ આનંદ અવસર વ્રથ નિયમ વ્રત ત્યાગ બધું જ કર્યું દ્રષ્ટિ કર્યા ગયું પૂર્ણિમા પૂર્ણિમા દ્રષ્ટિ ના કરી એટલે પૂર્ણિમા લઈને બપરી ને પછી ગમે જાય આ બધા એ જલ્ટિમેટિકા છે પડી એ જ પડી એ દ્રષ્ટિ થઈ સં જે દ્રષ્ટિ દ્રશ્ય માં પડતી દ્રષ્ટિથી તમે આ જોયું એ માથી હવન કાપી આવું દેખાય છે બરોબર કોઈ હવે છે આપડે કહીએ દ્રષ્ટિય પર્યાય ભૂણતો પર્યાય ભાઈ સમાયેલું જ છે ને પર્યાય માં દ્રવ્ય સમાયેલું છે પર્યાય માં પર્યાયમાં દ્રવ્ય સમાયે ઉત્પન્ન આવશે એટલે કે ભાગ દેખાય અવસ્થા નું પર્યાય ની રૂપે બદલાય કરે પર્યાય માં પર્યાય ની પર્યાય પર્યાય પર્યાય માં તત્વ દ્રષ્ટિ એ દ્રવ્ય ને પર્યાય પર્યાય એટલે આ કિરણ એ સૂર્ય નથી બંધ થઈ જાય તો સૂર્ય કિરણ અલગ અલગ ફર્યા છે સૂર્ય એ મૂકી દે આ ઘર નામેતા રોજ પડે છે બનાવટ નો ભાવ રહ્યા કરાય તો આપણને આવું જ ભાઈ પણ આપણને જયારે બીજા બધા આવાજ એવા હોય બીજા એવા છે તો આ એવી જ છે તો પાછું આપણને થોડું ગયા કે એવું દેખાયા કરે છે તો આપણને એમ થાય કે આપડે એને જોવાનું આસમા જોવા સાધુ છે મૂકી અને નીકળી ને પછી થાય વિચારે એટલે પછી એ પેલી વાત દેવાય નઈ દેવાય પૂર્વ પર્યાય અંબાવાનું મારે મોક્યો છે મારું સંસાર ભાવ રાખતો એવો નથી શબ્દ બેઠું ભાગે છે એ આમ છે નથી આ બધું મારે મોકલ્યો હોય છે કારણ કે અમને લેવા દેવા નહીં હા બરાબર છે પોતે પોતા મળે એવું પોતે હા મનુષ્ય તે કામ છે કિંમત આવી આગે લડી દીધા નથી સત્સંગ ને થોડીક દવા પીયા કરે પેલો કિંમત હારે નઈ નહીં તો માણસ સાતા હજાર જાય છે બધા કાળજાંગ એટલે કાળા બધા હસવાના હોય કાળા હોય ને પોતાનું હિત જીત્યું જીત્યું તાર્યું શું લે ત્યાગે શું ભાવ ના થાય બાવી એ ના થયું ફોટા છોકરા બોટા બધા ના થશે અરે એના વગરે અમથા ભારત જીતી જાય તો રેડિયો હાર પહેરાવે હા રેડિયો રાજા બધા શાંતિ બહુ રહે આવું હોય આ ટીટ તો હજુ ધારે વધારે માની લીધી પાછી અત્યારે કોઈ પણ આચાર્ય મને કે અમારા પ્રગતિ નો માર્ગ તો પ્રગતિ મારી યાદી ને જળશું એવું કલાક બોલો આ સવારે પ્રગતિ કરી ના જવાબદારી આપડે લઈએ